લઈને બીજી જગ્યા એ આપે તો પેલી જે જગ્યા હોય અન્યાય અન્યાય ના થયો કે અન્યાય એટલે એવું નથી હિસાબ હોય પેલા ના જોશું પાસે નિમિત્ત હોય તો બીજો મારે તમને પ્રશ્ન પૂછો તો કાલે તમે કહ્યું કે કોકે તમને બજારમાં લૂટ્યા અને બારસો રૂપિયા લે લીધા પણ તમારે જઈને પોલીસ માં કમ્પ્લેન કરવી આપડે પોલીસ માં કમ્પ્લેન કરીએ ને પગડે તેનો જીવ નથી એમ કે કાર્યક્રમ દાખલો આપ્યો ને ગજવામાં બે હાજર ગયા પછી તમે કહું કે આગળ પોલીસ માં નોંધાવાનું આપણે નોંધાવીએ અને પેલો પોલીસ પકડે તો પછી એનો જીવ દુભાયો ના કેવાય ચોર છે તે સભા નહીં કરવાનું પણ લોકો વ્યવહાર નથી આવી તો હતી વ્યવહારિક વાત હતી તમે નાટક રમવાનું કહો છો હું પોતે કરું જ નહીં આવું તમને પણ આવું સ્વીકાર માં તો વાત પડે વ્યવહાર નથી આપડે તમને ઉતા ઉપાધિ રીતે મારી સમસ્યા ગુનો છે પોલીસ માં ના ગુનો છે શું ગુનો થયો ગુનો થયો તમે પેલા ને એન્ગેજમેન્ટ આપો છો પણ એન્ગેજમેન્ટ તમારી જવાબદારી પર આપો છો તમારું હિત જોવા માટે તમારે મુશ્કેલ એવું છે બીજો હેતુ નથી તમારો થતો મને મને ઘણા માણસ હતો કે તમારા તે ઘણા બધા માણસો થયા જ્ઞાન નથી તે દાણી રાખ્યું તમારાથી ઘણા સારા માણસો થઈ ગયા કેટલાક માણસો એના જીવન બહુ સુંદર થઈ ગયા અને કેટલાક બારચા થયા બાર જ ખોટું કર્યું ને કલ્પના કરી તેનું એટલે મેં એમને કહ્યું જો મેં ધોલ માર્યું ને તો દયાળમાં ધોલ માર કેવી મારે દયાલ મારે જેમ તેમ ને આખી જુદી ચેતવણી નું કરે છે ગયેલા ચેતન ના મુક્ત નહીં ગયેલા શું કયું મારે થોડો વિશ્વાસ રાખવા જોઈએ પણ વિશ્વાસ જ ના રાખે ત્યાં નથી મળી આવ્યો ઘણી વખત દાદા શું થાય વ્યવહાર ઘણી વખત વિચારું છું આપણે જે આપણો એક ધંધો છે હું ડોક્ટર છું બેન મારે સારવાર કરવા આવ્યા પંચાણું હવે પંચાણું જસ્ટીફાય કેવી રીતે કરવા આપણે એમને પાંચ ડોલરની ટ્રીટમેન્ટ આપી શકાય બરોબર છે પણ મેં પંચાણું લીધા એટલે મારો કે હું ડોક્ટર છું અને બેન ટ્રીટમેન્ટ માટે આવ્યા અને મેં પંચાણું ડોલર ચાર્જ કર્યા તો જસ્ટિફાઈ કેવી રીતે કરવું કરાઈ પૈસા લીધા શું છે બુદ્ધિ નું ધ્યાન સીધી પડ્યું છે પોતે વિચાર કરે મારે આપવાના થાય પણ દાદાજી આપણે લખ્યું છે મારે પાંચ રૂપિયા લેવા છે અને ગરક ને કહેજો ભાઈ આ મારો ભાવ છે હવે પાંચ ની ઉપર તમે લાવ તો તે ગુનેગાર છે પોતે વેપારી હીરાના વેપારી હતા એમણે સ્પષ્ટ નથી કર્યું કે કઈ જાતનો નફો વ્યવહારિક અને કવહારી હવે એવું છે હીરાની સામાજિક દ્રષ્ટિએ મારી ફરજ શું છે કેટલા લેવા શ્રીમદ રાજચંદ્ર પોતે એમના વ્યવહાર ની વાત કરતા પેલા હીરા વેપારી હતા ને તો કે એમને પણ એમાં સ્પષ્ટતા નથી કરી દાખલા તરીકે હીરા નો ધંધો અને પાંચ હજાર આપવા ત્યાં થઈ જાય બરોબર પણ એમ જ સમજાય કે ભાઈ આ પાંચ હજાર માં લાયા છે આપડે બઉ બધા પંદર ટકા આપે ખુલે બીજું સુખા છે આ તો બધા ઓળખાણ વાળા જ છે હા વેપારી ઓળખાણનો ધંધો થાય ને ધંધો મોટો ત્યારે પછી મોટી જતો દુકારે જવું આવો આવો ઘણી દાડે પછી આવો તેમ બઉ ચીપણા માણસ હોય લેવાર બાબ અડાવી લે મારી મારી કીધું એને આપી હું જાણું યા રાન બધી કેરેજ માં હું આપેલું કે એ નું મનાજ આવું છે દેખાય અને 483 515 એની સાથે કશું નહી કશું નહી એની સાથે 483 515 એને મનમાં બચી જ થાય આ આ બરાબર છે તેટમાં જ પણ જો આવી કટક થાય હા 300 ઉપર ઉઠાકલ નથી 300 ટેક્સ નથી આ બરોબર છે એની સાથે કશું નહી 1 5 મને ગમતું નથી ના ગમે આવું આખું મન માર મન ના છે માણસ અને બીજો માણસ મારે ન પગલા સારા માસ વીસ માસો જાણું લીધા જિંદગીમાં કચક જ કરે નહીં કારણ કે હસ્તે મળે ગયો હસ્તે જ મળે પાછું એમને શું મોડ પો આવો આવો આવો ભલે બધા બરાબર પણ વેપારી રીતે બકરો આવ્યો ને છે એવું લાગે બકરો મારે મોક્ષ જેવું છે એને એ વેપાર કર્યા હું કઈ કેટલ કર કે મારે જવું છે તે લઈ લેવા આપણે ઘરે શું કહ્યું અને ફ્લેબ મળ્યો હોય તારે માંગીએ અને નિયમ એવો છે કે જે સાચા સંસ્કારી છે ને તે ગતિ નેતા ઘટાય અને આપતા ઘટાય ખરીદી કરવા જાય તો પોતે ઘટી કોબ વીટવાડાઈ સઈ કે તીથી રયો નેકનો રયો કે કે ખરીદી કરતી કરતી કશી ન લાવે હ સુંગણ ભરોવશે રે વેતી વખત મત કાત્ર ચલાવે ને ઉભાજી કરે મદનભાઈ કે સઈ નીકળાયા હાલો તોલ માં લેતો કે ચેત્રાય નહી આ તા સામ્પો સત્તા નમ્રો દાઈ સપીદાર સંસાર વ્યવહાર સંસાર નો વ્યવહાર શું કે છે કે આ બાજુ તું માર ખા અને આ બાજુ તું મારા જે તારે વેચે છે તેનો તું માર અને જે તું તેને વેચું તેને તું મારા એ વ્યવહાર કહેવાય એટલે એક માર્ગ થઈને એક માર્ગ આપી દેવો વ્યવહાર કહેવાય અને વ્યવહારની વિરુદ્ધ એટલે બુદ્ધિગતિમાં ચંદાયા માં શું બે બાજુ છેતરે અને જે ઉદ્રગતિમાં ચંદાયા તે બે બાજુ છેતરાય લેતી વખતે શું થાય ને વિચાર કમાશે શું શું કમાશે એવું એક વાત વિચાર થાય ખરીદ કર ઈચ્છા હોય આરતી ખરે વિચાર મોકું પડી જાય ને જાતે કસાય પોતાની જાતે કસાય એક બાજુ કથાય અને એક બાજુ એ વ્યવહાર કેવાય એ ફરી માનવતા માં આવે શું કહ્યું અને બંને બાજુ છે એ ગાર મજાય છે આ તો તમારું ક્રિયા છે ને તમારું તમારું પોતાનું જ છે ને કોઈ પ્રત્યે બીજા કોઈ બહાર દગલ નથી એટલે હું તો કોઈ નહીં મેં છેલ્લે છેતરે બધે બધે છે ઘણી કરી જગ્યા તારામાં છે એટલા બધા મળેલા એ છેતરવા મારો પ્રયત્ન જ ના કરે મને શું કર્યું એકાદ વખત ખબર પડવા દેવી જોઈએ જાણીને પણ મારા મારો ભાઈ છે ગરમ થઈએ કે તમે એ પહેલા એમને મોટાભાઈ કહેતા બદલ પૂછે કેમ્બાલાલ કેમ છે મોટાભાઈ ઊંધો અમને લોકો ગુસ્સો ચડે કે મારા ફાધર આવું કેમ કરે છે પેલો પાણસ આટલું બધું ઢુકરાવે છે છતાં સામેથી ચાલી ને સામે કે મને મનુનતા લઈ જા અમને લોકો ને સમજ નહી તે વખતે એટલે અમે લોકો ગરમે છે મોટાભાઈ તમે ઊંધું પૂરા કરો છો સમજ પડે છે કે હવે સમજ પડે છે કે એ બરાબર કરતા એમ કે મને બી બધું બધું બધું ખાતે બધું છોકરા થયું છોકરા એ મળ્યો ભાઈ તમારે મળ્યો ભાઈ બારે નાખે પ્રકૃતિ આપડે તો બહુ દક્ષી કરવા આવે પણ બારે રાત હબળે ગઈ શું કરું થયું છે પેલા વિઠલે રાખે તો બરોબર નહીં વિઠલ બેકાર થઈ ગયા તો રાખે તમને સમજાવો ને સારું પેલા વિચો કશું ના છોકરા છોકરા સૌથી મોટા નવીનભાઈ સમાજી કારીગર ને બહુ સારું આ તો આનંદ ભગવાન મા ને ગયે આપડે મને શું પાછું નાના બાપુજી ને આવું છું બાપુજી ને થયું હતું ને મારા નાના કાકા હતા ને ભોગીલાલ એ તો પાત્ર જે બાકી ને મારા દાદા વખત મારા નાના કશું લેવાનું કરોગીલાલ એ ભાદ્રણ ના ચાર પાંચ જણા ભાદ્રડના એમના ફ્રેન્ડ ભોગીલાલ ના ફ્રેન્ડ ચોપડા જોયા અને કહ્યું કે ભાઈ તું તો ચતુર્ભાઈ કશું નથી માગતો શુક્રવાર બાકી મારે તો એમને હેરાન જ કરવા મોડે કે મારે એમને હેરાન કરવાનું વેર બધા પૂરા કરે છોકરો થઈ વાર પૂરું કરે તો છોકરો થઈ મોટો થઈ દુઃખ દઈ પછી મર્યા હિસાબ જ કેવાય દોષિત ના કેવાય એમનો અમારે ભાગીદારી પ્લાન્ટ કરી છે મને ભૂલો જ માણસ પોતે હા આવી બધી ધરતીક ત્યારે મારી ગાડી વાત હોય ખરેખર તમે છેતરાયા છો હા એ છે સાત થી લોકો મન છે ને એ લોકો સમજુ કે સાત એનો સાત જણાતો નથી આખ છે અને મારા ઘરના માટે કરું તે મારે અર્થ એ બીજો કયો મને હે છેતું મને સારી દેવા દો નહીં તો મને ક્યાંથી રાખી બરોબર છે તું મને લઈ લઈને શું પૈસા લઈ જાય નથી લઈ જાય એને આ બધી અનેક ઘટના લોકો જેને મોક્ષે જેવું છે એનો સાપ એનો અને આ જગત ના લોકો જે છે એની દ્રષ્ટિથી દેહા વ્યાપ કે છે શું કે છે દેહા વ્યાપથી કહે છે પણ તે પરા છે છોકરાવકરા બધા લો પરા મજાય કેવું પરા પરા જા મિલકત મિલકત લાઈટ બંધ ના કરો શું કહેવાય લાઈટ બંધ કરો નથી ના રાખો આ ગુરુ ચોક કરી દેશ નું ધંધાય બરોબર રાત માટે નહીં પણ દેશનું ધંધા એક ભાઈ અમારા દાદાજી આપે પણ એમ કીધું છે ને કે એક ડોલર ખર્ચતા પેલા સો વાર વિચાર કરજો કારણ કે તમારો એક ડોલર એ તમારી ઘણા પુણ્ય લક્ષ્મી છે ઘણા કામ નો તમેકા માટે વાપર તમે જે તમારી જાત માટે વાપરશો એ બધું ગટરમથ હશે શું કહ્યું છે એ જરૂરિયાત ને બધી આખું બધું એ જ તમારું માટે કહ્યું જગતના બે જ કાયદા ધર્મના આ તો પુસ્તકો લઈને લોકોને મગન બારી કરીને ઓર્ના મેન્ટેન કરી નાખી દઉં શું કહેવા માંગે છે કે જો તારે જગતના ભૌતિક સુખો તારે જોતા હોય કલ્પિત સુખો તો લોકોને તું આ સુખો આપણે દુઃખમાં આનંદ હોય તો દુઃખ હાથ કઢા અને દુઃખ સુખ નું તમને ભાગતું હોય તો બેગું હાલ જાય છે બંને ભેગું આખો ધર્મ ધર્મ પછી આત્મા જવું છું પાપુના બધા બેટલા ધનતેર્ય માટે સાતમો બાપ છે ના આવે ત્યાં બહુ તારી મુદાવ પછી તમે ગાવા ચાલ આ તો બહારના લોકો માટે આજના સાધીઓ જે લોકો બિચારા જ્ઞાન નથી આપડે તો સમજવાથી મોક્ષ બંધન સમજાય તો મુક્તિ ખોય મો પણ સમજવાથી સાપ શું છે સમજવાથી સા નાની પુર ચા વેદના ઉપરી કેવાય વેદ ચા વેદ પડી રહ્યો ચામલ છે કૃપાથી પ્રાપ્ત નાશ કરી શકે જ્ઞાના જયારે ધ્યાન ધરતો હતો ને ત્યારે ધ્યાન માં બીજી બધી ઘણી વસ્તુઓ મગજમાં આવે ને જાય આવે ને જાય એનું કારણ રાત ના જયારે ધ્યાન ધરતા હતા ત્યારે બીજી ઘણી બધી વસ્તુઓ આવે ને જાય એનું કારણ શું ધ્યાન એ ધ્યેય ગુરુ ગુરુ હતું એટલે તેના માટે ખ્યાલ ગઈ રાત ની વાત કરે છે દાદા ના એટલે મને બાદ નથી મારે ખાલી જાણવું છે એનું કારણ શું એનું કારણ શું બીજા દાદા ને દેખવાતા એમને બીજા કેમ દેખાય હજીએ ની એટલું બધું એનું ચાલુ જ નથી ચાલુ ફોસ્ટન ચાલુ રહ્યું છે દાદા ભગવાન નો જે ચાલુ ફોસ્ટન એની મેસેજ ચાલુ રહ્યું છે મેં કર્યું જ નથી ઊંઘમાંથી ઉઠ્યો અડધી રાતે તમારી છબી હતી ના બધી એટલે એક જ એ ચાલુ છે એમનું તારે બધું રાગે પડી ગયું છે ને સારું છે બઉ યાદ હતી ઘરે જઈને બધી દાદા ને બોલાવજો ઘરે મને કસો વાંધો ને તમે ત્યાં કહી દેજો કે આવે આપડે ત્યાં મન લાગે છે થોડા મોડા પડ્યા હશે મહેન્દ્રભાઈ થોડા મોડા પડ્યા હશે તમને કહેવામાં આવ્યો હશે મહેન્દ્રભાઈ નો ફોન આવ્યો અને તમારી છબી નું પછી હાજરી દેવું જ કેળાય નથી એને હાજરી કેળાય રૂબરૂ મરેલા છે આદરી દેવું જ ને આશીર્વાદ ઉતર્યો હાથ માં પડ્યો થઈ ગઈ તમારા મન સમાધાન થયા બે આપશે આ જે ભૂમિકા છે ને એ આ બ્રહ્માડ માં પંદર ભૂમિકાઓ છે મનુષ્ય બધું જ્ઞાય હોય તેવું એટલે પંદર જગ્યા છે હું આજે મહાવિદેશ ક્ષેત્ર છે ભગવાન છે સંપૂર્ણ નામ સહિત સાથે બરોબર છે મારે દાદાભાઈ મને એ પ્રશે આપણા દેહમાં રહ્યા છે બોલ્યો છે તમને જાગૃતિ લિંક એવું થઈ ગઈ તો આની કાની વસ્તુ અને લિંક રહી ગઈ બરોબર અરે આ ત્ય નઈ લેક્ચર જારે સવા લાખ વરસ પછી જશે ક્યાં મોક્ષ મત જવાય ને મોક્ષ પેનું આઈ બંધાઈ મુડું બની જાય આઈ જાય આઈ બંધાઈ છે ને કે લાઈન ગાત બરોબર એટલે નું સુધકો નહી મને આતે કપ્લાઈમાં ક્યાં જાવ બે આમાં જતે અમાર જે અનુસંધાય નહી હોય અને તેથી આ બધા મારી ઉપર ફોટો મૂક્યો મારો ફોટો હોય ડેરાસર થાય છે એમનું ડેરાસર થાય છે આજે કૃષ્ણ ભગવાન કરેરાસન નિષ્પક્ષ પાછળ ત્યાં બધા જ લોકોવા માટે અમે પછી રાજ્ય કરીએ નહીં મને તો સંજ્ઞા થઈ ગઈ લોક કલ્યાણ માટે જરૂરિયાત છે એ સેજ્ઞા ટ્રસ્ટ વાળા કહી દીધું કા એ સંજ્ઞા છે કે અમુક વાળા કરી બરોબર છે એ ટ્રસ્ટ કરી દેશે ટ્રસ્ટ એનું કામ કરી દેશે ત્યાં ફોટો થઈ જાવ મળી મુંબઈ જોયેલી ને એટલે પચીસ વર્ષ એ પૂરા કરી દે શું કુંબઈ કુવામાં દેવકા ગયા હતા લગભગ બે મહિના નો પ્લાન છે એક મહિના નો પ્લાન છે પહેલેથી નક્કી હતું દાદા તમે આવવાના હતા ને એ પહેલા મેં બુક કરાવી પછી અમુક જગ્યાએ ઇંગ્લેન્ડ થોડા રહીએ હાજર તમારી ત્યાં દેશ માં આવી જાય ને હાજર એવું બુક કરો અમારી સાથે ધર્મજયંતિ આવે એવી બુક કરો હાજર ક્યારે આવું તમે કહો ત્યારે પ્રમાણે દિવાળી બરાબર દિવાળી છે ને હાજર દિવાળી અમારી દિવાળી વધારે પૈસા જ આવે છે આ રીતે બરોબર છે હવે જ્યારે ખરે દાદા ક્યાં થાય એ બધું પછી આવે હા સવારે છે ખબર કહો એ બિને જે અત્યારે બોમ્બે છે મહેન્દ્ર અંદા વડો કોઈ ઘર ખોલે હાજર હું ક્યાં કહ્યું મહેન્દ્ર ત્યાં કાપી ઘેરાઈ રહેતું નથી બે માળ ખાલી એટલા માટે દાદા જોડે જોઈએ મમ્મી નવ નવ દસ દસ બસો થઈ જાય જો કારમાં થઈ જાય દસ ને થઈ ગયા બસ માં આયુજિક ફેમ હોય ને તેર ઇંચનો વાયડ હોય રોડ ને લગભગ એની અંદર પચીસ હજાર ફૂટ હોય પછી એની ઉપર કોડિંગ છે અને પેલા જે થર્ટીન ઇંચ હોય ને એમાં કોડિંગ કરે ને પછી એક એક સ્લીટ કરે એમાં થર્ટીન ઇંચમાંથી એસી ઇંચ આવી નાની થાય ને એક પેન કે આઠ હજાર ફીટની થાય પછી એ લઈ ને જે ભાઈ ડુપ્લિકેટ કરે છે એટલે એવી રીતે મોટું મશીન હોય અમે આવી રીતે ડુપ્લિકેટ ન કરી આખી પેન કંઈક ડુપ્લિકેટ કરી પછી ઓટોમેટિક મશીનમાં આની ઓટોમેટિક ફિટ થાય તો એકમાંથી લગભગ ડિપેન્ડ કેટલી મિનિટનો પ્રોગ્રામ છે એ પ્રમાણે કોઈ વાત થાય કોઈ પાંત્રીસ થાય કોઈ પચીસ થાય એકમાં મોટામાંથી થાય આ બધું અમે બનાવીએ છીએ આ બારનું બધું છે ને પોતે બનાવીએ છીએ પાંચ લાખ રૂપિયા નથી આપડે એનું હિસાબે છે બે બે દાડા વિજના કરી દાદા કેટલી ચાંદી વગર ગમે મને બધા અમાર ઘણા કરવાનું વાસ્તવિક હજી નયો નથી આમાં તમે જશો ને છે પછી થી શું તો કેટલા કલાક વધારે બધા એ દલતમીયો કોણ છે નમસ્કાર તમારું લ્યા અને આ જગના ભાઈ મોહિલા દારે સીરીન મિતે મારું વાત છે કે રામજીભાઈ શું કહેતા આપ દેજો બ વાસન હમણા <tos> બોલશે <tos> હમ mm -hmm. જો અહીંયા એક વાપરતા નથી તમે હેઠથી ખબર નાખે કરી એટલે એ તો જાય એટલે કે ઘણી વાર એવું થાય આપણને ચિંતા થાય કે મારા જે હોય ને પાંચ પાંચ કરેલો એટલે એક કસેપ જો જાય ને oye jitane maro avso ko avi jo to chakar unka me to nahi baat no thai jaye cha dadani navak tamane aa to maravi rakto navak tamane me chamachi 100 ke nak koi to tumhe va too much ni thai jaye elle sahaj rite check paave ena ma rakto na au chho original moti rakha sam na moti to nirbandh pada satya uthav e te pati toye che ne jeman jo pa ja gyo hai ne જે માઇક્રોલ્સ આવે છે